આનંદ કાળ થી ચાલુ આવે છે બધા તીર્થંકરો ભાવના ભાવીર્થકર થયા તેની કાચી રહી ચક્રવર્તીઓ થયાદ થયા શું કહી ભાવના તો નથી મારુ સ્વામી કોઈ નું કલ્યાણ નઈ કર્યું ખબર ના ભાઈ શું આ મેચર થઈ ગયું છે ખબર હોય ભગવાન માટે આધાર વગર ચલાવો છો માટે જો ભગવાન વિશે મને કઈ વધારે માહિતી નથી એટલે આધાર કે બિન આધાર એ વિશે હું વિશેષ જાણતો નથી જાણવાની ઈચ્છા જતી નથી જાણવાની ઈચ્છા જરૂર છે એટલા માટે જઈ આવે જાણવાની ઈચ્છા જરૂર એટલા માટે નહીં આવે આપણને જે વસ્તુ સાથે ના કહું એમ એ ના કહો તેની વાત વાંધો નથી એવું અમારે તમે એમ નહી કેવું તમે આને કહો જેવું નહીં કેવું આ તો સમજાય તો સમજો ના સમજાય વિચાર્યું હોય અથવા કશું વિચારવા નું અહિયાં હું થોટ લેસ આવ્યો છું કોઈ વિચાર નથી કોઈ મળવા પાછળ કોઈ આકાંક્ષા નથી પણ શાંતિ તો બીજો કોઈ ઉપાય છે નહિ સરળ બીજો સહેલો ઉપાય મને તો હજુ બઉ શાંતિ જાણવાની જરૂર નથી કોઈ ચા ભાવતી હોય તો એને શાંતિ એમાં થાય કોઈ ચા ના ભાવતી હોય તેને છતાં બીજું કઈ જોઈએ કુકાળ જોઈએ કોફી જોઈએ કઈ કોફી પીવા માં થઈ જાય ને ના ભલે તો ના ખુશ થઈ જાય જય હજાર પ્રૂપર છે જ દાદા પાસે મતભેદ પ્રૂફ થઈ ને બેઠા હોય છે પ્રકાશ છે ખોટું નથી ટેમ્પરરી હોય બધું નથી કરે ની પણ દખલ કરે કોઈ મા દખલ કરી શકે દખલ કઈ ના કરે ભાષાથી અવધૂત ઠીક છે ભાષાકીય અવધૂત થવું પડે અવધૂત નો હું જે મતલબ ભાષાકીય જ છે કે સાચો છે કે જેને બીજું કઈ દખલ ના કરી શકે એટલે એમ કે તો પછી આ લોકો જે કે છે ભાષા કે અવધૂત એવા અવધૂત થવું પડે કે જેને કોઈ લોકો દખલ ના કરી શકે અવધૂત થાય તો દખલ તો કરે બોડી રહેવાનું જોડે અવધૂત થાય તો બોળી જોડે જોડે ને ના ના એવું જોડે એની બોડી તો જોડે છે ને બોડી માં કઈક વાગે એટલે જરૂરી નહીં એને વાગે તો એની ફીલીંગ નથી થતી મે મારા ધ્યાનમાં હું જેને અવધુત કઉ મને નાગા જ અવતાર વિવેક પૂર્વક જીવવાનું મળ્યું છે કપડા પહેરવા ને વિવેક કેવાય શું કેવાય એમ નથી કપડા પહેરવા વિવેક કેવાય પહેરવા ને વિવેક કોઈ માણસ નાગવા ખરું ગમે પણ આપણે વિવેક કરીને કપડું પહેરી ને આવે તો કોઈ થાય ને આ બધું ગમે ના છૂટકે બકરા નમાવે નવા હોય તો શું કરે પ્રતાપ ગણો હોય તો શું કરે છે નિરંતર પ્રવસ્તા માટે સ્વતંત્ર થવાય એવું આ માર્ગ છે આ રિયલ માર્ગ છે સ્વતંત્ર થવાનું આ બધા સ્વતંત્ર થઈ ને બેઠા છે એની આ શાંતિ છે બધા નિરંતર શાંતિ રહે પણ સ્વતંત્ર થાય ને તો શાંતિ રહે ને લાઈફ ગાળો તો શાંતિ રહે મારે તોય શાંતિ રહે કેટલાય મહાત્મા મને કહી જાય છે કે આવી રીતે આમ કરી ગઈ પાછું સરસ કામ કરે સ્વતંત્ર થવાની જરૂર ખરી ને તમને કેમ લાગે આ પરવતા નહીં ગાય જો આમાં લાવે તેમજ ની જરૂર સ્વતંત્ર થવાની જરૂર નહીં સ્વતંત્ર થવાની સમજ ની જરૂર હું એવું નથી સ્વતંત્ર થવાની જરૂર નહીં પણ સ્વતંત્ર થવાની સમજ ની જરૂર એવું માનું છું હા એ સમજ ની જરૂર સ્વતંત્ર ના થવાય તો સમજણ આપડે જાણીએ સમજણ થઈ ગયા તમારે સમજણ આવી ગયે છે બધી એમના ભગવાન દેખાય છે એ બધું એ બધું વિનાશી જાણી શું જાણી છે અવિનાશી એક ભાગ પણ નથી જાણે શાસ્ત્ર સનાતન ભાગ ને આ બધી વાત થઈ અમે કોઈ વાત ગરમી નહી તમને એકુ શબ્દ પસંદ ના પડ્યો આટલી બધી વાત થઈ ના એટલે એના માટે હું તમી કાભા